બુદ્ધિ ચાર્જ નું વોટિંગ છે પાર્લામેન્ટ છે ચાર્જ નું મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એમાં અહંકાર કોના તરફે ત્યાં કે બુદ્ધિ ની સાથે બુદ્ધિ હવે કોની જોડે રહેશે ચિતની સાથે રહેશે કે મનની સાથે ત્યારે બુદ્ધિ ને મન નું ઠીક લાગે તો ચિત્તને ખજાડી મિલે અને ચિતનું ઠીક લાગે તો મન નહીં ખે પણ આ તારી ની ભેગા થઈ જઈ અને એ કાર્ય થઇ જાય અને સાયન્ટિફિક નહીં તો કાર્ય જે બેઠા છો એ જગ્યા એટલે સ્પેસ આ સ્પેસ ભેગી થાય આ ટાઈમ ભેગો થાય ત્યારે આપડે પહેલાનો હિસાબ હોય ત્યારે ભેગો થઈ અને તારે કાર્ય થાય નહીં તો કાર્ય થાય નહીં એલે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સુ આ સંજોગો તો આપણા લોકો શું કે મારે આ થોડી પડાવી પણ સંજોગો બેઠા નહીં સંજોગો પાછળ સાયન્ટિફિક સર્કલ એવિડન્સ એવું સંજોગો નથી કેતા આ લોકો કે સાયન્ટિફિક સર્કલ એવિડન્સ ભગવાન ચલાવવું પડતું નથી આ વિજ્ઞાન થી ચાલી જ રહ્યું છે જેમ ટુ એસ ને ઓ ભેગા થઈ જાય પાણી થઈ જાય એમાં કોઈ મિકર ખરો એસ ટુ ભેગા થઈ જાય ને પાણી થઈ જાય એનો કોઈ મિકર ખરો એ રીતે બધું ભેગું થાય છે બધું થઈ જાય છે હા હું જોઈ ને આ બધું જોઈ ને કઉ એમાં રાત્ર વાત નથી આ અપૂર્વ વાત પૂર્વે સાંભળેલ ના હોય વાટેલ ના હોય ત્યાં આત્મા કબૂલ કરો તો માનજો શું કહ્યું તમારો આત્મા કબૂલ કરવો જ જોઈએ અને સમજણ હોય તો કરોડ આવ્યો આખી જિંદગીમાં આ તત્વ જાણે એટલે બસ વધી ગયું અને તમારું નિવૃત્તિ જીવન બે બેસી જાવ ને બે હજાર ઉકેલ આવી જાય પછી તમારે તો બધું ઉકેલાય છે પરિગ્રહ નહી ક્યાં પરિગ્રહ કોઈ પરિગ્રહ નથી દાદા કોઈ માણસ ગાડો છે એવું કેવાય કે છે એવું કેહંકાર માંથી એનું કયું વગડી ગયેલું હોય એ બગડી માણસ નું ગાડો કે છે તેમાં એવું છે ને અહંકાર એમાં અહંકાર એલો બગડી ગયેલો શું થયું છે અહંકાર એનો બગડી ગયેલો છે અને તે બીજા દબાણ એનો પોતાનો ઈચ્છાથી નહિ પોતાની ઈચ્છાથી નહીં પણ બીજા કોઈ રોગના દબાણથી કોઈ બીજું કોઈ કારણથી એના આ દાંત પણ લાગુ થઈ જાય જોયું નહીં એ રોગના કારણથી નસો બધી ઊંઘી થઈ જાય એટલે પછી એનો અહંકાર પેલો બગડી જાય છે અને પછી આ બધું ભેગું ચાલ્યા કરે છે બાકી એનામાં મન તો સારું હોય મન સારું ના હોય એવું નહીં હોય બધું હોય પણ અહંકાર બગડી ગયેલો એને પછી બુદ્ધિ नंदू फर्स्ट क्लास गाड़ा, गाड़ा एक આ વ્યવહાર માં રે નાખી ના દે નાખી દીધું લઈ જાય પાછું આ વ્યવહાર માં રે પેલો વ્યવહાર માં ના આ આ સપનું છે જનંદુભાઈ આ ઉઘાડી વાંકનું સપનું છે અને આપડે ઊંઘી જઈએ છીએ આ બંને સપના છે હિમત જાગ્રત થશે ત્યારે અમારી જાગ્રત થઈ હું કોણ છું એ ઉભાન થાય ત્યાં ત્યાં સુધી આ બેભાન પણ એવું આ સંસાર આ બધું સપનું એટલે આ ફર્સ્ટ ક્લાસ ગાડા કેવાય પેલા સેકન્ડ ક્લાસ તું વરસાદ માં આવી ગયો છે ને આપડે ચલાવીશું બેન પૂછે છે કે માણસ સ્વાર્થ કેમ હોય છે મહાર્ક નામો આ ઇન્દ્રી વિષયો છે ને ઇન્દ્રીઓ બે હોય એટલી બધા પ્રમાણસર વહેંચે તો જે લોભીઓ હોય ને જયારે બહુ ભાવતી હોય તે મનમાં ઈચ્છા રાખે અને એક લઈ લોડું જોયે એટલે એમાંથી સાત પછી ઉભો થાય દાડ દાડે પોતાનું એક <mantaradora> दुख थे स्वार्थ करे हाँ जगत छोरा लिमिट सुधी करे लिमीट सुधी गणते लिमीट ओंगे तय श्रार्थ कहवा लिमिट ओार तेरा जरा छेटा रे आप सुबह લિમિટ વળગી સારથી હોય સમાધાન થતું નથી જોયા કરે નઈ એમ કે મને એમ થાય કે માણસ એવો સ્વાર્થી કેમ હોય છે હા સ્વાર્થી નો હોય બેન આ ખરીદી થતા પરા છે શું છે આ સ્વાર્થી હું એકલો કે જેને બેઠો છું સ્વનો અર્થ આત્મા નો અર્થિ કેવાય ની આત્મા નો અર્થ એ સ્વાર્થી કેવાય ખરો આત્મા નો અર્થ હું કરી છું સ્વાર્થી અને આ તો અહી શ્રાધ કરી કેટલો વધારે ઘરો આમ તેમ કરી લોકો ભાઈઓ ભાઈઓને દેખા દીધા શ્રાર્થ કરી અને ચાલે ઉતા ઉતાવતા પરાર્થ કેવાય શું પરાર્થ કે પરમાર્થ એ ના કેવાય પરમાર્થ હોય તો આત્મા કલ્યાણ થાય આત્માનો થયો હોય તો કમ ને આ તો દે સ્વાસ્થ્ય લોકોને જોઈ કે હું આમ કરું એટલે લોકોને દુઃખદાયી થઈ પડે સુઃખદાયી થઈ પડે એ ભયંકર નુકસાની છે શું દુઃખદાયી એ દુઃખ આપડી પાસે જવાના વાવ તમે જોઈ લીધ વાવ વાવ માં આપડે નીચે પગડે કહીએ વાવ શું કે આપણને એટલે આપડે સમજી જવું કે આ પ્રોજેકશન આપણું જ છે એટલે આપડે તું રાજા છે दुर्याधने कृष्ण भगवान बहुत विनंती करे हे भगवान तब मैंने शु उपदेश તમે ધર્મ નો શું ઉપદેશ પણ આપો છો કે છે એમને આપજો પાંડવો કેમ તને શું વાંધો તર્મને હું તો જાણું છું અને અધર્મ જાણું છું પણ ધર્મ હું આસરી શકતો નથી ને અધર્મ છોડી શકતો નથી કઈ દેખાડો એવું તો આસરી શકું કે એને કેવું તો ખરું હતું જાણ પણ એ દુર્યોધન ગમે ત્યાં પણ વાણી કૃષ્ણ ભગવાન અધર્મ ને હું છોડી શકતો નથી અને ધર્મ હું આચરી સકતો નથી ખરું કે પ્રશ્ન જા અત્યારે ઘણા મને પૂછે છે કે સારા સારા માણસો કેમ દુખી હોય છે સારા કર્મ કરે છે લોકો આજે સારા કાર્ય કરી રહ્યો છે એ છતે રોપી રહ્યો છે પેહલા એને બાવ તે કોટા લાગે છે ને પેહલાના કોટા લાગે છે પોતે રોપ્યું હતું એટલે પેલા ઊંઘું કર્યું ત્યારે ફળ ભોગવી રહ્યો છે અને નવા સારા કર્મ કરી રહ્યો છે તેનાથી સારા ફળ આવે નવી લાઈફ બઉ સુંદર આવશે ને એટલે જૂની તો ભોગવી પડે જેવી હોય તેવી સુરકો થાય લોકોને પચાઘાત થઈને જીવન નહી જીવતા બધું કારણ કે એ પોતાનો હિસાબ છે ચૂકવવો જ પડશે ને ના ચુકવવું પડે બેન ને સમાધાન થયું બેન શું કે છે મો ને ઓળખવાનો રસ્તો શું મોહ મોહ કેવી રીતે ઓળખાય ઓળખી કર્યો ક્યાં મોહ પછી ખબર પડે પેલા ઓળખો નહિ પછી ખબર પડે થઈ ગયા પછી પેલે પછી ખબર પડે નહિ પછી પડે છે મુંબઈ માં આવતા હોય હર્ષદભાઈ હશે ને હશે મુંબઈ માં બે જણા આવતા હોય તું તાર ભાઈ દેવ અને વેપારીઓ હાડીબાર લટકાવ સૂકવવા માટે લટકાવતા હશે કોઈ ચકલું ફસાય છે ઢોલર હોય એવું જોકે બઉ સરસ સાડી છે એ પછી ચી તો જ જાય અને પછી ઘેર આવીએ તો આપડે કઈ કેમ આમ મોડું દેખાય છે કશું નહીં કશું પણ કીટ ટોચ વાટી ગયેલું હોય બેન ના પડે કે શું એ તો જયારે હાડી લાવે ત્યારે બરી તારી હાડીમાં તો આખું ચીજ તોડી જાય એમ એમ નો અને મને આ લોકો શું કેરભય ને કે દાદા ને આપડે સ્ટોર બોલી કઈ કઈ કઈ લેવાની ઈચ્છા કરે છે કે છે મારા સ્ટોરમાં આમ સાયકલમાં બહેર સ્ટોર માં પણ મને આ સ્ટોર નહીં દુનિયામાં કોઈ ચીજ એવી નથી લક્ષ્મીની જરૂર નથી જેને માન જરૂર નથી જેને કીર્તિ જરૂર નથી જેને હોદા જરૂર નથી સ્ત્રીનો વિચાર ના આવે કારણ કે દેહિત જુદો રો છું બધું પછી રહ્યું જ કે આગળ એટલે એ સ્ટોર મને શું કે એમ તારા મનમાં ભાવ છે જ્ઞાન ને જો સમજીએ તો થાય એવું મન આપડે કોણ છીએ સમજીએ તો થાય ને તો એ મન આગળ આગળ મધર ઓફ ધી માઇન્ડ આ મનનો બાપ કોણ છે નંદ મન નો જન્મ ફાધર વગર વગર તો થાય ને ફાધર મધર તો હોવા જાય ને દરેક વસ્તુ ફાધર મધર હોય રોજ માન માધર મધર ધર વગર તો આ દુનિયામાં કોઈ ચીજ જ ના હોય તો હી ઇઝ ધી ફાધર એન્ડ મધર ઓફ માઇન્ડ ઓપિનિયન ઇઝ ધી ફાધર એન્ડ લેંગ્વેજ ઇઝ ધી મધર ઓપિનિયન આપવાનું બંધ કરો તો મન બંધ અટકી જશે ઓપિનિયન કઢી ખાઓ તો ખારી છે એ મન બંધુ આ સારી છે તો મન બંધ ખાવાનું વાંધો નથી અભિપ્રાય ઉપર આપો છો મન બંધ થાય બંધ થાય અભિપ્રાય આપીએ તો કેવું ઉપલબ્ધ આપવાના ડ્રામેટિકલી ડ્રામેટિકલી આપવાના કે નહીં કે કાયમ માટે ખારું છે શું કહું કઈ ને કઈ આપડે ખારી કે સારી કરશે ડખો કર્યા વગર હે નઈ એમ સ્વભાવ કરવાનો અને તેમાં પટેલ ની તો વાત જ દીધી ડખો કર્યા વગર હે તને ગમ્યું બધું કાઢી આપું પણ મારી જોડે થોડાક દિવસ રેવું જોઈએ એમને આમ તું ગપા મારું ચાલે ડોલર ભેગા કરવા માટે નહીં થોડું આપડે તો આથી એક ભાઈ એવું શીખી ગયો એક સેઠ હતા દાદા શું શીખવાડશે જેમ જ ખાવાનું મૂકે તો આ મારું નહિ આ મારું નહી ખાય ખરો પણ મારું નહિ મારું ના કરે એટલે ગંદા માણસ મનમાં થયું કે અમે શું થઈ ગયું છે મને કેવાય મને કે મારું મારું કરીને આ તો મગજ બગડ્યું છે તમારું નાય તું મારું નહિ ને આ કોઈ મારું નહીં તમારું શું કઈ હું જાણતો ને તારું પેલું નક્કી કે આ મારું તાર પછી આ મારું ના હોય त्यार नक्की ना आरु अरे आ बु नु तो आरु कर आत्म नक्की कर समझिए तो बीज जगह छूटे नहीं तो मारुता नक्की कर मारूँ बोलात ना बोला मारू शूले आत्मा मारो नक्की थी जाए हूँ ज आत्मा छू आत्मा એ નક્કી થઈ જાય બાર ને છૂટે છૂટે છૂટે અદ્વૈત ભાગે ઉકેલ આવી જાય ના આવે મને કેતો હતોજી તમે આ દ્વૈત શું કરો છો કેતો કે છી ગીલા અદ્વૈત એટલે હું સમજ્યા ભાદર ન હતો તાર્યું બસ મારા ગુ છે તમે બીજા ની જોડે વાતો કરો છો એ બધું ના કર્યું છે તો બધું દ્વૈત અદ્વૈત અદ્વૈત માં જ રહો કરો છુ પડેલો લાઈફ હતી ને પણ બનતું નથી અદ્વૈત અદ્વૈત બઉ ઊંચી વસ્તુ છે એ તો ગોલ્ડ રિયલાઈઝ કર્યા જેવું છે શું છે અદ્વૈત થઈ ગયું તું કઈક પૂછ પૂછ કઈ પૂછ પૂછ ને પૂછ ને સારું પડશે એક જ શબ્દ દવાયા છે તમે કશું પૂછ્યું નહિ આ તો તમે જ્ઞાન માં મને એવું લાગે એવું તો મારા મળવા પર આનંદ વધી બરોબર આવે એમાં કઈ વાંધો આવતા એકાગ્રતા કેમ રેતી નથી મન એકાગ્રતા મન મો તમે જુદા છો એટલે મન શું કરે છે એને જોયા કરવાનું એનું નામ ધ્યાન કેવાય મન શું કરી રહ્યું છે એને તમારે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી તમે જ્ઞાતા દ્રષ્ટા અને મન એ જ્ઞેય છે શું છે નો છે જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાતા જ્ઞે સંબંધ છે એટલે તમારે મન શું કરી રહ્યું છે એને જોયા કરવાનું એકાગ્ર રહેશે કે નથી રહેતું વ્યગ્રહ થાય છે શું થાય છે જોયા કરવાનું સહજ પડે ને એટલે તમારે જ્ઞાતા દ્રષ્ટા જવાનું બીજું કોઈ કાર્ય તમારું નહીં રિયલ વ્યુ પોઈન્ટ શક્તિ સમજી જવાની અને ફાઇલો સંભાવ નિકાલ કરવાનો એટલું જ તમારું કાર્ય કરતો કઈ જગ્યાએ કોન્સન્ટ્રેશન રાખવું અહીં મગન માં છું એ તમને કેટલા કેટલો ટાઈમ યાદ રહે છે આખો દિવસ રહેતો નથી અમુક ટાઈમ અમુક ટાઈમ રે ઘણી ના પણ રે ના એ રે છે એ રે છે પણ તમને જોયા કરો છો અને વચ્ચે રસ્તો છે અને સામી બાજુ મૂર્તિ છે સામી બાજુ ગણપતિ મૂર્તિ છે એ તમે અહી જોયા કરો છો વચ્ચે રસ્તો છે વચ્ચે બસ જતી હોય તાર ના પણ દેખાય ને ના વચ્ચે બસ જતી હોય તો મૂર્તિ દેખાતી બંધ થઈ જાય ને એનું શું કારણ છે કે તમારો કર્મો છે તે વચ્ચે બસ ની પેઢા જ કરે છે એટલે તમને આ પેલી દેખાતી બંધ થાય તેથી કઈ નથી એવું નથી એ જગ્યા છે સમજ હોય પણ આપણે સમજે કે વચ્ચે કર્મ અવર જવરદસ્તો થયા કરે છે સમજ ભાઈ કોઈ ડબલ ડેકર જાય કોઈ સિંગલ ડેકર જાય હવે તમારે તો એ જોયા કરવાનું ડેકત નથી રહે એટલે દેખાય પાછું ને એટલે તમે હું શુદ્ધાર્થમાં છું એ એ ધ્યાન તમને તમારા ધ્યાનમાં હું શુદ્ધાર્થમાં છું રહેશે નહીં રહે તમારા ધ્યાનમાં એટલે હું એ તમારા ખ્યાલમાં તમારા ખ્યાલમાં રહે છે ને એ ખ્યાલમાં રહે છે એનું નામ ધ્યાનમાં રહેવું છે એવું કિરાય પણ આવો છો હા બરો પણ એ ખ્યાલ માં રહે છે ને હું શુદ્ધાત્મા છું એ ખ્યાલ એ ધ્યાન છે હું મારા ધ્યાનમાં રહે છે હું શુદ્ધાર્થમાં છું એ જ મારા ધ્યાન માં છે એવું બોલો કે ના બોલો તમે એનું નામ જ શુદ્ધાત્મા ધ્યાન એનું નામ જ ધ્યાન કેવાય એનું નામ શુક્લ ધ્યાન કેવાય શું કહેવાય છે હું સિદ્ધાર્થમાં છું એ ખ્યાલ રહેવાય છે કલાક રહે અને ગણા છે તે કર્મ ના ઉદય ના આધીન ઓછું વધતું રહે પણ જે ધ્યાન દેખાય દાદા દેખાય નહીં દાદા દેખાય કે નહી હા બસ એ દેખાય નઈ એટલે બહુ થઇ ગયું તમારો દાદા ને કેટલો પરિચય કેટલો કલાક બે જ વખત એમ નઈ બે વખત ચાર પાંચ કલાક ટોટલ એવું મોટા ભાઈ તમારો દાદાનો પરિચય કેટલો એમ પૂછે ચાર પાંચ કલાક નો પરિધે આટલું હાલ કરે છે તો છ કલાક તમે પૂરા કરી લો એટલે આફેરે તમે બધું આવ્યો આજે અમે બે જ્ઞાન લીધું ને પછી તમે એમ યાદ આવ્યા કરો હા બરોબર એટલે હવે આપે રાગે એકદમ રાગે થઈ જશે પણ આ ચાર પાંચ દાળ છે ને એ તમે વધુ ટાઈમ લો આવે સવાર પણ હું બે અમે જોવાય ને તો આ કરવું પૂછપુછ કરવું અને ગૂંચવાળા બધા કાઢ નાખો ખબર ને કારણ કે ચાર કલાકે કેટલું હેલ્પ કરે આખી જિંદગીમાં ચાર કલાક મળ્યા એ મારું જ્ઞાન યાદ રહે એટલું જ બહુ સારું છે નહીં કારણ કે અમે પાપો પર કરીએ તો રહે ને પાપનો ગોટો નાશ કરી શકીએ છીએ કારણ કે કૃષ્ણ ભગવાન કહ્યું ને નાશ કરી શકે તેનાથી નાશ કરે ત્યાં જ્ઞાનાગ્નિથી સેનાથી જ્ઞાનાગ્નિ થી નાશ કરે એટલે નાશ કર્યું ને તેને લઈને આ હાજર રહ્યા કારણ કે ચાર પાંચ કલાકમાં તો રેપ્યું છે તમને કેમ લાગે છે તમારી પાછા તમારે પાછા તો દેશમાં આવવાનું ને એટલે તમને તો તમે નહીં આવે તો કુદરતી લક્ષ્મણ ના આવે મારા હા એ બહેન અરે વસંત કે છે કે આ ખાતે ને હાથ લવાય દેશ માંથી એમના ઘર નું ખર્ચ કરશે પણ દેશમાં તો ફોરી દેશ માં આવા જવાના ખર્ચે બધા ઘરના તો સંઘને થાય ને એક ચાર ખર્ચ કારણ કે આ સંગ તો એટલો બધો પ્યોર છે કે તો એક ચાર નાય બગડે નહીં બઉ મોટું હતું તમને અંભારે મને કોણ રામચંદ્ર ભાઈ ત્યાં આપડે પેહલા ગયા તો પેલે દિવસે એવું છે સત્સંગ કરીએ છીએ ભજન કરીએ છીએ પણ કે શું સમજાતું નથી હજુ બઉ કઈ એના વિશે ખબર નથી પડતી એમ આમાં કઈ ખબર ના પડે એ તો આપડે જે ભજન લઈ મનુ પડે એટલું છતાં ચડવાનું તો નહિ પણ ગોળ ગોળ ફેર્યા કરે પેલો બળદ પેલો ગોળ ગોળ ફેર્યો કેટલા પૈસા ચાલ્યો કે એવી રીતે આ બધા ધર્મો બધા ગોળ ગોળ ફેરવે છે કાયદો શું ત્યાં ના અહીથી અહીથી જો આવું નહીએ તો રમી રમવા જ્યારે અહી કરો તો એટલે લપસી ના પડે એટલા માટે જે જગ્યા મળી છે એ લપસી પડે તો લપસી ના પડે તો સારું તો આ જ્ઞાની પુરુષ બોલે પાસે ચડી જાય તો લપસી પડે શું થાય દાવડી ને બધો થયું બધું ભેગો શીખ થાય એટલે ઘર બધા મજામાં છે ને એ તો કરજો ને આતરણ મૂકવાનું નથી આતર મૂકવા નહીં થાય આતર મૂકવા ચંદ્ર મેં ડાક્ટરો ભેગા કર્યા હતા વડોદરા માં સંદાસ્ટ છે હું ખોરું છું કેટલું છે જૉબ નહી કરતી ને કઈ રીતે છોકરા બરાબર સારી રીતે ઉછળે છે કે એવું જ છે બેબી ક્યાં ગઈ મારી બેન કુજના એને ત્યાં ગઈ છે એટલે પેલું શિકાગો પાસે શિકાગો માં દીપતી થી મોટી છે ને એને ત્યાં ત્યાં શિકાગો થી સો માઇલ દૂર હે બાબો બાબતો છે રજાઓ કરવા પછી ચાલો આવો તમે આવો કે બધા ભાઈઓ છે પણ કોઈ ભાવ ના થતો એવું રાખવાનું આપડે શોધ બનવાની ને મારો ભાઈ આવી ગયું તમને જ્ઞાન કેવી રીત થયું નકલ કરીશું દાદા ને થયે એ રીતે સાયન્ટિસ્ટ ભેગા થતા નથી મને આ જે સાયન્ટિસ્ટો છે મૂળ આજે આ દિઘટના એ મને ભેગા થાય કોમર્સ થઈ ગયો એ લોકોનું આપણે સિદ્ધ ક્ષેત્ર માંથી જોઈએ બધું જોઈએ તો પછી ત્યાંથી આપણને કોઈની જોડે થયા પછી પરમાત્મા થયો એટેચમેન્ટ અજ્ઞાનતા લઈને ત્યાં આ જે જળ વસ્તુ હું પોતાનું પણ માને છે તેથી જળ વસ્તુ ક્યાં થાય છે એ કહેતા ને પણ એ લોકો આપણને જોઈ શકે દેહ થી છૂટા પડ્યા પછી આ દેહ માં પછી ત્યાં સર્વસ્વ પરમ જ્યોતિ સ્વરૂપ માં જોઈએ નહી કશું અવલંબન જ નહીં નિરાલંબન પોતાની જાતનું સુખ પોતાના જ જીવન જીવવાનું ભયંકર સુખ એક મિનિટ સુખ પડે તો જગત ખુશ થઇ જાય ત્યાંથી પડે એમ કે ત્યાં પછી એવું બધી ખબર ના પડે કેસબન્ડ હતા વાઇફ હતા બદલેટિવ <laughs> <laughs> ભગવાન ને શું વાત છે આપણે અવલંબન જ નાથી અવલંબન આત્મા અવલંબન હા તો એક જ રહું કોઈ હોય તો મને ભવ નજર અવાજ રેવાય એ અવલંબન બધા પેલું અવલંબન એ પરમાત્મ પદ કોઈ અવલંબન નહી દાદા અવલંબન હોય તો અવલમ્બન એ સમજ પડી પણ દાદા હજુ એમ થાય છે કે જેમ આપને બધી સમજ પડે છે કે અમારા સગા હતા અમારા બેન હતા કે સગા હતા એવું ખ્યાલ આવે ને આપને એવું અમને ના એ ક્યારે ભૂલી ગયેલો ઓળખી તો કાઢો છો તમે કા દક્ષાબેન છે કા કપિલભાઈ છે નામ ભાઈ ભૂલી દોછી પૂછીને બધું બોલવું હા કપિલભાઈ નો ના એ બોલા કારણ કે નતો નથી એ ઘણા કાર્ય બોલાય પણ એને આ લેક્શન બોલી જાય પૂછીને છોકરા મતલબ આજે વાત છે આ તારીખ શું થાય છે હું કયા ગમવા ને ક્યાં સુઈ ગયો છું એ મારે પૂછવું પડે ને કહે મતલબ જગત વિસ્મૃત રહે સ્મૃતિ જ ના રહે પણ દા વ્યવહાર માં તો આપને બધી ખબર પડે છે જોઈ શકીએ પણ જેવું જુઓ એવો ખ્યાલ આવી જાય ને કે આ નીરુ બેન છે ઓળખવું ખબર એવું બાકીરબંધ છે એવું ના ખબર પડે તમને રાતે ઓળખે નહીં ખરી પણ તું ખુ એમ અમને કશું કોઈ ખ્યાલ જ ના હોય તમને તો આત્મા સંબંધ એટલે એમાં બીજા કોઈમાં અમારે ખ્યાલ જ ના હોય અમારે રમણતા જ આત્મા હોય જેમ આ છોકરાઓ ક્રિકેટમાં રમાડતા હોય છે ક્રિકેટમાં ગયેલો હોય તો એ સંસારમાં હોય અહીંયા આગળ એવું અમે સંસારમાં ભોગવી ગયેલા કેવી ખરાશ થઈ ગયેલું રાઈટ પૂરું થઈ ગયેલું ચિત્ત નહીં શુદ્ધ થઈને અમે શું બોલીએ છીએ નાગરે કરે ચિત્ત ખુશ ખુશ ખુશ ખુશ થયા કરે આ અશુદ્ધ ચિત્ત ખરાશ થઈ ગઈ અશુદ્ધ ચિત્ત એટલે આ બધું યાદ આવે જો ચિત્ત શુદ્ધિ છે ત્યાં આ જગત યાદ આવે દાદા માઇન્ડ તો પ્રેઝન્ટ માઇન્ડ તો તમારું પ્રેઝન્ટ રે છે હું પૂછું છું ચિત્ત બધું પ્રેઝન્ટ આગુ બાજુ થાય નહિ આ શરીર થી આગુબાજુ એક ક્ષણ પર કોઈ જગ્યા જાય નહી બધું પ્રેઝન્ટ પૂછું નઈ એ જાગૃતિ જ હોય તું રાત્રે આવું ને એક વાગે રાત્રે જાગૃતિ જ હોય આગો પાછું ના થાય અને અમારું સિક્રેસી ના હોય અમારા રૂમમાં કોઈ સિક્રેસી ના રાતે બાર વાગે આવું ને અમારે નવ સિક્રેટ અમારે સિક્રેટ જેવું હોય ને સિક્રેટમાં જ પાપ કહેવાય શું કર્યું તો સિક્રેસી વાળી છું ને અમે સિક્રેટ કર્યું તો દાદા સમાજ ને લીધે રાખવું પડે ને સમાજ ને લીધે તો રાખો ક્યારે આ પદ મળે પૈસા ની ભીખ નહી લક્ષ્મી ની ભીખ નહી સોના ની ભીખ નહી માન ની નહી વિષય બીખ નહી કોઈ પણ જાતની ભીખ નહી તારે આ ભગવાન પોતાનું પ્રતિનિધિત્વ આપે જાય એટલે એનો અર્થ એવો થયો છો એ બીજું કઈ નહી આ જેટલો વખત તું પૂછુ ને એટલો વખત એ જ્ઞાતા દશા પૂર્ણ ના રહી શકે એમ પૂછ્યું એટલે કારણ કે ત્યાં પ્રેકટ શું વાગી રહી છે એને જોયા કરે જોયા કરે વાગી કરે હા ત્યાં વાગ્યા કરે હું કઈ બોલતો નથી પણ જોયા કરે તો એટલે રિસર્ચ માં આવી જાય જ્ઞાતા દર્શા રિસર્ચ માં આ તો અધાય છે મારા ગયા પછી બહુ અન્યાય થશે એ જગ્યા બગીયા ખરીદી લે છે લોકો મોટો મોટો મોટા મકાન બચ દે છે મોટા મંદિરો બધી દે છે સમજ લોકો છોડે નહિ ને ભાદર ને છોડે નઈ ને અમે પકડી રાખીએ બાંધ ને એ બધા પગે એમને લાગે શું થાય અમે બંધ થઈ લે તો હું તું તંધન માં જોડાયેલી હા પણ અમે બંધન માં રાખીએ તારા શેર સાઈડ માટે તારી સેફલ માટે તમે ડૂબી ના જાઓ તમને એ રખડી ના પડે એટલા એટલે પણ એ અમને હેલ્પ તો કરવાના જ નહી એટલા હિસાબે એવું નઈ કે બંધન છે પહોંચા હોય રહ્યા નહિ તું એકની સુખી થઈ ગઈ પણ બીજાને શું કરું તું ઈચ્છીએ કે દાદા ધીસ ઇઝ ધ ઇલેવન્થ વંડર ઓફ ધી વર્લ્ડ પંદર વાળ સુધી દાદા તને સતત દેખાય જ હોય તો દેખાય જ હોય તો દેખાય હા નિરંભ યાદ રહેતી ખરું પણ કે જો દેખાતા નથી આ તો દેશ માં તે ધોરે ધારે મને કે કાલે તો આયા તા ને બપોર ત્રણ વાગ્યે અને મેં લખી દીધું છે બધું સંભોધ્યા હું ગયો ના હું અને તું આ બે કલાક ત્રણ કલાક તો દાદાજી આ વાતો કરે બધું કરે નિર્બંધ બહુ મોડું થાય છે આપડે દુનિયાનો પ્રલય થશે ઉભા કર્યા છે અને લોકો ભ્રષ્ટાચાર કરાવડાયો છે જબરદસ્તી પ્રહણ એ લોકો જતા રહેવાના ભ્રષ્ટાચાર પ્રહરણ કરવો પડ્યો છે બિચારા ન ચૂક્યો કરવો પડ્યો એને કશું થવા નથી શું કહે બે ભાગ પડી ગયા કમાતા છોડશે આખી આખી જીવગી ના પાસે પડે પણ બે કલાક બે મહિના એ ભક્તિ વ્યવહાર ની ભક્તિ કેવાય વ્યવહાર એટલે શું સંસાર વ્યવહાર પણ મદદ થાય આપડે હરકત ના કરે આત્મા જુદો અને આ જુદો એટલે શંકર ની ભક્તિ છોડવાય નહી શંકર નું તે માધે તો મંદિર બંધાય સરસ ના એટલે બે સાથે જ છે બે સાથે ચાલુ જ છે તમારા જે આત્મા એ ચઢ્યા આપણને હાથમાં મોક્ષે નહી કરે ને એ નિશ્ચય ખરેખર નિશ્ચય નઈ રિલેટીયલ કેવું નિશ્ચય ઉપકારી જેને આપણે દેખાડ્યા જેના પાપો ભસ્મીભૂત કરી આપ્યા પાપો ભસ્મીભૂત કર્યા છે યાદ રે નહી કશું રે કઈ કશું યાદ જો બોહનો જથ્થો થતો ને બધો જલ્દી જવું છે હા ના વેરું બહુ ઉતાર મોડું ચડેલા નઈ દેતા એ ગલ જેવા દેખાય તપાસ કરેલી મહેસાણા તપાસ કરેલી એટલે તારું નામ ભૂલી દે તો વધુ ને અમે વાણી આવી બ્રાહ્મણ આવી